રાજકોટ જુનાગઢ અમદાવાદ બે હજાર એકતાલીસ ના શુક્રવાર તારીખ બાવીસ બે ઓગણીસો પંચ્યાસી ચોસઠ ની વચ્ચે સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે સપ્તમી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય ખાતે ના દરબાર માં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર આગળ આખમ દ્વારા બિરાજમાન હતા मुनि तथा देश देश हरिभक्त सभा देती स्वामी पूछू जे भगवान जे, तेरे अति आनंद जयर्थ्य न दर जाग थी जाएडा संकल्प थे कोई टे नही ત્યારે ભગવાન માં અવગુણ પલથે જે હું અને જે પદાર્થ માં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થ મન પાછું વળતું ના હોય ત્યારે તેઓ ને દોષ ભગવાન વિશે પલટે જેમ મારે વિશે પણ છે પરિપક્વ નિશ્ચય ના કેવાય પછી પરમ ચૈતન્યાનંદ સ્વામી એ પૂછવું છે હે મહારાજ જેને ભગવાન નો નિશ્ચય હોય घाट महाराज जे जेने, जेने तो रहे जे मारे, मारे सर्वे प्राप्ति धाम उद्धव अकरूर विदूर અને વૃંદાવન અને હવે મારે કઈ કરવું રહ્યું નથી અને ગોલોક વૈકું બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું એવી રીતના ગાઢ થાય અને પોતાના હૃદય માં આનંદ વર્તે એવી રીતે જેના અંતર માં પરિપક્વ નિશ્ચયું રહેતું નથી એ તત્વે કરીને જાણ્યા ની રીત કહીએ તે સાંભળો જે સાંભળીને પરમેશ્વર ના સ્વરૂપ નિશ્ચય થાય છે પ્રથમ તો એને ભગવાન ની મોટા જાણી જોઈએ જેમ કોઈક મોટો રાજા હોય તેના જે આદિ જે સામગ્રીઓ તેને કરીને દેવલોક સરખા તેના તેના ઘર જણાય ત્યારે તે રાજા જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે અતિશોભાયમાન હોય શ્રી પુરુષોત્તમ ભગવાન નીજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડ ના અધિપતિવા જે વિરાટ પુરુષ તેના વૈભવ પાર તો ક્યાંથી પમાય અને એવા અનંતકોટિ જે વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર અનંત્રુતા પુરુષોત્તમ કરી છે તે ભગવાન ની મોટક નો પાર તો આવે જ કેમ એવી રીતે ભગવાન ની મોટક સમજે અને જે થકી અને જે જે થકી મોટો હોય તે તે થકી સૂક્ષ્મ હોય અને જળ થકી તે મોટું છે અને તેકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે એવી રીતે અહંકાર મહત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ અને અક્ષર एक एक रोमे अन्त कोटी ब्रह्मांड अणु पेटे उड़ता करे जेम को शरीर परीड़ी चाली जाती हो कश गणती नहीं साप होने साप ने मध्य समड़ा होती देखाय पादा ने मध्य हाथी हो हाथी मध्य गिर पर्वत होती है सूक्ष्म जल नु कारण वायु वायु निकाश है आकाश नहंकार ने अने ने पुरुष ने अने अक्षर संकोच ने विक अवस्था थी सदा एक रूपे रहे अक्षर मूर्तिमान अति मोटा अक्षर नूप आवर कहवाजरे कमर नो वर्ष लगी चेला अंत ना जो कमर नो अंत ना तो विराट पुरुष नो पार्टी रूप नजरे रोम असंख्या उड़ता है एवडा मोटा अक्षरधाम भगवान सदा विराजमान है अंतरिया शक्ति कर अक्षरधाम અને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર છે અને તે ભગવાન ના સેવક ના એક રોંગ ને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા પછી પ્રધાન માં તેના જે ચોવીસ તત્વ તેના વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તરીકે સર્જાણ વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરી ને તેરપે થાય છે આને પછી બ્રહ્મા વિષ્ણુ શિવ માં પ્રવેશ કરી જીવ ના કલ્યાણ ને અર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાથી કરી શકે એવું રૂપ ધારણ કરે છે જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય प्रकाश मनुष्य जो थे भगवान पान सामर्थी छपाने जीव न कल्याण ने अर्थे मनुष्य नी पेटे वर् <coughs> પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજર માં ના આવે તો જીવનિશી ગણનાર એવી રીતે મહિમા જે ભગવાન નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય अनुक्रमे भगवान मनुष्यकृति धरे के अनुक्रम विनाष्याकृति धरे पी जी महाराज बोलिया अनुक्रम नो कहीं मेल नहीं आसपास निशरे पुरुषोत्तम भगवान अक्षरूपकी खायत तो ज्यादा मनुष्यकृति धरे गो एवं रीते अनु कर मनुष्यकृति धरे પેલું શું આવ્યું પછી શું આવ્યું પછી એની વાત આવ્યું કેવા ઘાટ પછી એવું નિશ્ચય માં પરિપક્વ નિશ્ચય હોય એને કેવા કાઢ થાય આપણે કેવી રીતે હાથમાં આવ્યું નથી થોડું હાથમાં આવી જાય જીવન કસર હોય એને કેવા ઘટ થાય નિશ્ચય માં ભગવાન ની સામર્થ્ય ભગવાન ના મનુષ્ય ચરિત્ર દેખીને ક્યારે એમ થાય કે ભગવાન અસંરથી જોઈ ને અથવા તો પોતાને ઘાટ ખાતો હોય અને પોતે ભજન કરતો હોય કોઈ રીતે એના ઘાટ થાય ને એવી રીતે ભગવાન સાંભળથી થોડો આનંદ વરસે ખરે સાંભળી તો ચાકું પડી જાય નિશ્ચય જાય પણ ક્યારેક ન થતા હોય ત્યારે એમના પાસે લગમગન થાય પડી જાય કે આ ભગવાન કરતા એમથી કઈ બીજી ફરવા તો પછી નિશ્ચય હોય ને કેવા ઘાત થાય નિશ્ચય છે એનું માપ શું કીધું ને પોતાનું ધારું થાય ભગવાન નો નિશ્ચય રાખે તો આપડે ક્યાં ભાગ માં આપડે ભગમઘાટ કરીએમગાટ કરે તો કે જાય તો આ બધે ભાગ બતાવે કે જે નિશ્ચય હોય સંતો છે તત્વે કરી નાખ્યો એ તો સિદ્ધાંતિક વાત થઈ ગઈ કે અંદર અંદર જરા મનધાયું ન થાય તો કેવા ઘાટ થાય બધા નિષ્ઠા કેવાય કેવાય જરા પોતાની મન નું દાર્યું હરખું ના આવ્યું એટલે આપણે ઘાટ કેવા કરીએ મૃત વાંચ્યું આ વાત બધી લગભગ પ્રગટ જયારે ભગવાન લક્ષ્મી ઉપર હોય ત્યાર નીચે અને પછી તો એને ભજતા એવા એકાંતિક ભક્તો હોય ये ये ये भगवान ना ग्रंथो वंचायत वीला नबला निश्चय अटपतिश्चय न कहवा निश्चय न कहवा નિશ લખ્યું પણ જમ દંડ નો મત અને આપડે શું કરી બરાબર બોલે તો કોક ખરે ખરા તરત ને તરત એને સર્ટિફિકેટ મંગી આપવા તો નિષ્કુલ હિમાળે હિમાલય જઈને હંડરે તોય નહી ટળે જમ ડરે જો નિષ્ઠા તો ક્યાં આવે એવું આપડે બેઠા બેઠા કોઈ દિવસ નક્કી કરતા નથી જો ઊંડા ઉધરો આ નાની ઉમર માં જોવાની ઉમર માં દીકરો હોય એને કઈ કઈ અમારી ભેળો હવે સાધુ કરવો છે હવે ખરો સેવા કરે દોડી દોડી ને તમે કોઈ લી પણ રેવાનું કઈ દો જયારે ઊંડાજો ઉતરો આ બધા બેઠેલા જ ગણીક વાર દુનિયા ને બેઠા ન બેઠા પછી બેઠા પછી ઈ જો બેલેન્સ જાળવી રાખે તો એમાં નામાં ફેર નહિ બેઠા પછી બેલેન્સ જાળવવું જોઈ આવડા મને માનવાન પૂજવાન પૈય લાગવાન જમાડવાન એટલે તર્ક મના જાય હું હવે શું કોઈ શું તો અતિ મોટા પંક્તિમાં જે આવું એ થોડા ભાગ્ય ની વાત નથી ગમે તેવા હારા હરિ ભગત મોટા એકાંત કહેવાય પણ કઈ લુગડા ભગવાન ફેરતા છે સંસાર વ્યવહાર માં રહીને સેવા કરીશું સેવા કરીશું એને ઊંડા ઉતરવું જોઈએ તમને હલકા કેવા નહી તમને શાબાશી આપતા જાય આવડા આને આજે લાભ મળ્યો એ મહદ ભાગ્ય ની વાત છે ભીખારી કોઈ થતો હશે અમે ભીખારી નથી આંધ્ર પ્રદેશ વાળા ઇલેક છે ભિખારી નથી અમારો થતો હિસ્સો અમને આપી દેજો ભીખારી નથી એ કઈ મનુભાઈ મજા જ આવો છો ને તો એટલું લેવી જો ભિખારી થયો ભિખારી થતા વાર જેટલી અને તમે યાદ જોડે તો આ બાબતે લેવું લઈ ગયો આ માર્ગ માં હું છું એ કથા વાર્તા કિર્તન કરીને રંજન કરી ને સરવાળ ભિખારી હલો ખબર જ અને દેખાયો ત્યારે જો આ પહેલા જ પેરા માં એ નિશ્ચય ની બાબત માં છે એ ખુબ જ યાદ નિરાતી પેરો વાંચવા જેવો છે આપડે આ પેલા રહીવું જોઈએ એકબીજાનો ગુણ અવગુણ આવ્યા કરે છે ને સાથી આવે છે આ નથી આપડા મગજમાં એટલે ગુણ અવગુણ આવ્યા કરે છે દુનિયા માયા જન્મે છે માયા સબળિત છે એ માયાનો ભાગ તો હોય કે ન હોય આપણે ક્યાં જોવું એનો એને માથે આપડે તો એનો જેટલું સારું છે એને એટલે ત્યાગ કર્યો પણ એનું બધું ખોવાઈ ગયું બુણી નો લેવાય બારિત્ર જીવન હોય અને એના ગુણ ગાય ગુણ ગવાય અને એનો ત્યાગ નો થાય વંચીલો રસ્તો પકડતા શીખવો જઈ પકડો ને બધા ન પકડો કોઈ વિચારો રસ્તો કરે કારણ કે ઊંડું ઉતરવું પડે છે આવ્યો ક્યાંથી વાંધો માહ આપડે વાતો કરવા શીખ્યા છે એટલે આપણે આમ કઈ સામી વાત કરી ગયા છો નાનું ઠેકાણું ને પછી ઠેકાણું આ વંચના પેહલો પેરો એવો સરસ જાય પણ આમ ખુબ જ અંદર માં વિચાર કરવો જોઈએ ક્યાં જીવ ત્યાંથી કેમ અહીંયા આવવાનું વિચાર કરો તો ભગવાન ને આસન તો બહુ મોટું આવ્યું અને બેનો સંબંધ નહી એને શાસ્ત્ર શું કહે છે પરમેશ્વર એને બે ભૂજા વાળો પરમેશ્વર કેવો પણ એ આનો અવ લેવો નહીં આનો અવ લેવો નહી તમારું સત્યા નાજ થાય છે અરે જ પછી અહીંયા જે અવાર છે આનંદ જન્મ ના પુજ ના પ્રભાવે અવાજ ખોવા રે શું એટલે ક્રિયાઓ દેખાવાની છે મારાજ કોઈ કોઈ આંધળો નો લૂલો લંગડો ને દેહ કરી હોય કોક બુદ્ધિ વાળો હોય કોઈ બુદ્ધિ વાળો હોય એવો સ્વભાવ કરો હોય તહેવારો ને બધા દેખાય દેખાય છે એની ઉપર ધૂળ નાખવા શીખવી જોઈએ એની ઉપર ધૂળ પણ એને ફેર બોળી કરો બોળું કરો તો ગંધાયૂલ નાખતા શીખવું આ સંગ પ્રભુ એવું મોટું વાંચ્યું પણ ભૂલ ક્યાં થઈ જાય છે એને વીખવા જ મને ખરે ખરો નિષ્ઠા ને કોણ ખબર કાગડા કાગડા નો સ્વભાવ આવી જાય જાય નહી અને બીજાની ગંદુકી ચારે બાજુ ઈજ ફેરાવે છો આ વચન આવૃત્તિ પહેલો ફેરો જયારે સિંજી નિષ્ઠા જો નિષ્ઠા હું તમને કઉ આ ગામ માં મને ખબર તો ન હોય પણ મોટામાં મોટું કારખાનું હોય માલ બહુ બનતો હોય એને વેપારી હોય એના વખાણ કરે એમાં કોઈ નંગ નબળા નહીં નીકળતા હોય પછી નીતિ ધર્મ વાળો સેટિયો હોય એને એક બાજુ મૂકે છે કે ભાઈ આ બે નંબર માં પ્રથમ નંબર માં નથી હો અને નીતિ ધર્મ ઓછા તો ઘુસાડવા માંગતો હોય માલિકા માર્ગ માં આ મહારાજ બતાવે છે એ અનંત જન્મ ના હોય ત્યારે આ લોકો આ માર્ગ માં આવ્યા આ માર્ગ આવ્યા જ્યાં તમે જ બેઠા છો ઘરે હાચવનાર છે બધા છતા તમારી અમે પૂરી સગવડ હાચવી ઘર કરતા વધારે કપડા બદલાવો ખરા બદલાવો જો કપડા ની વાત પગલું તમે કયો રોકાવેર જાવ એટલે આ લોકો આત્માના અનેક જન્મ ના મિલ્યો ખરા તો એવો જ આવી ગયો હવે અંદર આવ્યા પછી આમાં એક બીજા નુલું દેખવા શીખે તો કાગડા નો સ્વભાવ કેવાની કાગડો ભઠું જ ખોળે પૂછતાજ ખોળે ભગવાને તો મોટી તક આપી અને પાછા આ સ્વભાવ માં વૈયા એટલે એક તો નિષ્ઠા ન રહી ભગવાન કે આવા મારા ભગવાન ની પાસે આ કેટલા મોટા ભાઈ છે જેવો તમે ગ્રસ્ત સમજો છો આપણે આઠસો નવસો જેટલા તમને આશ્ચર્ય થાય અમારા ગ્રસ્ત ને જયારે પાંચ છોકરા હોય ને એની માય કંટાળે બધા કંટાળે પાંચ ની ક્યાં વાતો બે હોય તો એટલે આ ભગવાન ઘર છે ત્યાં આવીને તરત સ્વભાવી અને ભગવાન રાજી શીખે છે મહિના છે આ મળે જ્યાંથી બહાર જાઓ મોટી મોટી સંસ્થાઓ ઘણી છે ક્યાંય ન મળે એમ આ સંસ્થામાં આજે ઘણી વખત તો કઉચો ની વાત થાય ગુરુકુલ કોઈ ધંધો ખો અમારા ભાઈ બોકાવી દીધું એ લોકો આમાં નો કહેવાય આમાં નો કહેવાય આમાં નો કહેવાય કારણ કે આપણું ઓછું થાય અમારે તો એના ખતરા થઈ ગયા શું થઈ ગયા છે બોટા સાસંગ તરફ એનો વોંધાજ ચાલે એક વખત રાત્રિ એ નીકળ્યા બે લીમડી ના છે ભગવાન કેમ તો કેમ ઉતારાનું તમારું ઘર ઘરે જવનું ઉતારો જેમ લોકો છે પૂછવાનું નઈ બધું હોય મોટો બધા જમી લે થયા અવારમાં બાજા ના આવી બેઠો તો બેઠા બે ત્રણ જણા ભર્યા તો આવું સં ક્યાય ન હોય રાજી આમાં ઘણી સેવા કરવાનો ભાવ થાય પણ હવે અમે અમદાવાદ દેશ રહ્યા એટલે થાય નહીં મહારાજ ની આજ્ઞા નહી દેસ એટલે મારે તો કેવી પડે હું કામ બીજું કઈ કિ ખરી વાત છે ની આજ્ઞા પ્રમાણે આપડે કામ કરવું એનો વાંધો નહીં વિચાર તો બઉ થાય પણ હવે મહારાજ ની આજના નહીં નડતાલ દેશ કહેવાય ના તો અમદાવાદ દેશ વાળાને કઈ અઠીસો રૂપિયા ભેટ કરીને અને તો ગયા બીજી ફેર નીકળ્યા નો વિચાર છે ભાઈ રાત્રિ રહેતા જાય આવ્યા અને બધું વાતો ખરી રીયા ખરા ના રાત્રિ કે સ્વામી આ છોકરાને જમાડવાનું ભાવ થાય એ તમારી ઈચ્છાની વાત છે આડું નથી આવતું ને અમદાવાદ વડતા નથી આવતું હા હા હા એટલા છોકરા ભજન કરે અને આ રીતે રે છે કઈ રસોઈ કરી દે ને કરી દે તે કરી દીધી પછી કાંકરો નથી આંકડો આપતા નથી તમારી શ્રદ્ધા પ્રમાણે જે દેશો નહીં દેશે પછી તો કઈમ નથી ગય પણ પેલા એ ગયો કેમ દેવાય એનો મંદ હોય એને કોઈ અમે મોખા હોય ને ભાઈ આ ઘર જ્યાં ભોયું જાય ની આ તરફ તમારે કચ્છ નહીં આવું જોઈએ અંધા આંખ ઓખાઈ જાય ને એટલે એને પોચાય ને આપડે ખાય એટલે જોવામાં નિષ્ઠાની વાત આવી બધા બેઠા છે ઠંડા સ્વભાવ વાળા તમારા જેવાય આમાં બધા રસ્સા એ મારી હારેલા છે તમારો મારી હારે આનો મારી હારે આનો મારી હારે મારે બધા પોષણ થાય અમરે જોઈએ ને મારા મોહન સ્વામી ગમે એટલે હવે નથી પેલા બધું બહુ થતું પણ હું એમ માનું ગોરુ બોલ તો મેં કહ્યું તું મને હમ બોલ એમ કરીને હમો તિરસ્કાર કરું બાજી બગડી જાય બાજી બગડી જાય જો આપણે ભગવાન માં નાસ્તિક ભાવ ભગવાન આપણને ભૂલી જાય તો આપણે કેટલા જીવીયે નાખ્યું ક્યાં માલિકા જીવ આમાં કોઈ જાણસ યાદ આપણ ગમ્યું એટલું કરે એના ઘરનું તો પૂછી દો હોય અહીંથી નાખ્યું પછી ક્યાં જઈને હું ભૂલ્યું આવડતા બધાયો પછી એનું શું પરિણામ આવ્યું કઈ નથી કરનારો નથી આ નિષ્ઠા પેલી જયારે જામે ત્યારે મારાજી થવાય છે ઓહો આ જીવના કેટલા જન્મના ભાગ્ય છે ત્યાં સ્વામિનારાયણ એને ઓળખાણા એને ખોરાયા બીન બેઠા અને આ જગતમાં સંસાર નો ત્યાગ કોઈ કરી શકતો અશ્યલી કાણી કુરુભા કડુ વચન ભરા ગે નાય કે છોડો ના છોડી શક સિદ્ધણ જેવું ઘરવાળી નું કાલી બોલવા મહિ કાણી કુરુભા કડુ વચન ભરા બોલે ત્યાં તો અગ્નિ અને એક બીજા ની અરે બાંધી બેઠી હોય તો એનો ત્યાગ કરનારા બઉ ઓછા છો બહુ ઓછા છે વૈશ્રામભાઈ એ વૈશ્રામભાઈ ની આજે કામ કરતા ઉના મંદિર માં કામ ચાલુ તો વલ્લભ કરી ના તા દે બેનુ બરાબર હાલે બે માણસ નું બાજે જન ત્રણ ના રે આવડો થયો હોય પાછું ખાવો બે પાછા પેલા બરો ઉદાશોક પ્રમાણે એના રહેતી બરાબર નું ઉના મંદિરનું કામ કરાવું વેરણીયાનું કામ આવે લાકડા નું આવડા વલ્લભા ને લાકડા વેરતા આવડતા મેન બોલ આવ્યો મારી કરવત હારે હવે પૂજા કરીને હું નીચે ગયો કરવત બંધ આ કરવત કેમ બંધ તો વલ્લભ ગયો બાર ક્યાં ભાઈ ગયો મને પૂછ્યા વિના મી ગયું એક બીજા મોટા મન થાય નમક કઈક લાગે છે નહી પછી ત્યાં જો ત્યારે ભેલો નહિ એટલા મેં કે વલ્લભ ગયો તમે જોયો ક્યાં જ પણ ક્યાં જોયો મને ખબર નઈ નકદી આવી એના સમાચાર આવ્યો એ બાઈ નું નાક વાટી અને ફરિયાદ એટલે આવડો એ છ મહિના જેલ માં રહ્યો કોઈની રખડી કોઈ સંધિ ના ઘરમાં મુસલમાન ના ઘરમાં જ્યાં ત્યાં ગેલી પાછું આવ્યો ધારી લ્યો આવડો એ તૈયાર પાડે બધા લક્ષણ એ પૂરું હોય તો અભાવ નો આવે નાની ઉમર માં દુનિયા છોડવી થોડી વાત હશે પણ છોડ્યા પછી રસ્તો નો બદલે તો ઈઆઈ આવીને સાધન સંપત્તિ મળી એટલે ઉપયોગ લેવા મીજો એટલે આ પાછું ખોવાઈ ગયો માંથી ગયો ઓલિયા માંથી ગયો પાછો અહી થી ગયો છો મહિમા તો બઉ મોટો છે અને અંદર અંદર આપણે એકબીજા જરા ઘુસાતું છે તો આ બરાબર નથી એવી ભાવના કલ્પો છો ને એજ મહા પાપ છે ભાવના ઉભી ન થઈ ગઈ નિશ્ચય કહેવાય આવા પુરુષો એક ગરીબ ગરીબ છેડે તો નાલાયક હોય ગમે હોય એ ક્યાંક પોલીસ જોડાઈ ગયો એટલે પોલીસ નો દેશ પહેર્યો હોય તમને બતાવે ગરીબ હોય પણ એ તમને ઉપાડી જાય કારણ કે સમજી ગયા કે જે કોઈ રાજા એનો આ હમેલીઓ છે એટલે તમને કઈ અપમાન થતું નથી અને એની બેળા ચાલો છો આનંદ કોડી બ્રહ્માડ અધિપતિ સહજા નું એને ખોળે આવ્યો છું હવે જો એને એટલે મહાપાપ કર્યું એમ કે ક્યાંય શાંતિ લો આ વચનામ જો આવી રીતની નિષ્ઠા હોય તો ભગવાન ન રહેતા હોય તોય રે હવે ખામી જઈ આપણી પોતાની છે સહેજાણું સ્વામી આ બ્રહ્માંડ માં આવી પાછળ જન્મનારા આપણા જેવા એને માટે આ બધી મર્યાદા બાંધી છે આ મર્યાદા છોડી અને મનમુખી વર્તન થાય છે એટલે એમ જાણવું કે મહાપાપ ઓ ફેર્યા પૂર્વના મહાપાપ બોલો આખું મતવું છે જો પેલું નિષ્ઠંગ છે પછી હું આવ્યું જેને તત્વો કરીને ભગવાન ને જાણવા કરીને હજી છપાવ બોલો એમ વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાક માં લક્ષણ કહું કે સાંભળો જેવ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તો તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગ ક્રિયા કરાવીયે તો તે કરે પણ તેમાંથી પાછો અઠે નહી બરાબર ને બોલો બરાબર બરાબર બોલી બરાબર છે પણ પછી તેની ખબર પડે અને બધે કયું એટલે છાના થવા તો ગઈ છો પણ ઈ જયારે કરવાનું દાણું આવે ને અહીં ખબર પડે બીજું કઈ તમારા દેવાય નક્કી કર્યું હોય પણ આપડે ઈ સેવા મૂકી ને બીજીમાં ભાવીઓ છે દાદા ઈ કેમ ના પડી તમે કાંઈ એમાં પાડો ને એ તો આપડે એમ કયા પૂછાય ને કાચના વાસણ ને તો બઉ અડાય નહીં હોય ને એકઠા પડો ને એટલે હું હવે બરાબર સઠળ પડે ભાઈ એમાં નિશ્ચય ક્યારે છે સામર્થ્ય સામર્થ્ય પાયમા હોય ગમે એવો સામર્થ્ય પાયમો હોય પણ એને ક્ષુદ્ર ક્રિયા નાના માં કરે હરક પહેરું કરે હમને નાના થી બઉ યાદ છે સાધુ બઉ વાત કરતા અમે ધોળલ ઉઘડ્યા હતા તે જોજો કોઈ ને કરી રહ્યો નહી હો મારે આમ ને મારે આમ આમ નક્કી કરે એ સાધુ જ ન કહેવાય કે નક્કી કર્યું એટલે સાધુ નહી મારે આમ હોય તો ઠીક એ નક્કી કર્યું એટલે સાધુ નહી જ્યા ખાલી પેલું એ બધું મારું કામ સેવાનું હે આ તો મારા એ કાદું નકે ગરીબોઠી વાળી નહી જાય કોઈ મારું કામ નથી એટલે ઈ તો એમ હાલે તો જિંદગીમાં જ આવશે એમને પણ ખાનામાં એ બંધ ના બે એટલું વચના મૃતું ખાનું છે એમાં ઈ બંધ ના બેસે માં બદલા હું ભળેદ જેને પરિપકવ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય અત્યંત ત્યાગી હોય તો પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગ ની ક્રિયા કરાવી તો તે કરે કરે નહી ન કરે પણ એના નામ ન લેવાય એ નક્કી કરી રહી છું આપડે આખાના માં બરાબર જંગ એમાં હવે પૂજે અને વખાણ થાય એટલે એનો હવા દાળી દેવા તેમાંથી પાછો હઠે નહી અને કચવાય પણ કરે નહી કરતો હોય કચવાય ને રાજી થકો કરે રાજી થો પોતાના કઈક સ્વભાવ હોય અને તે ખોટી ઉપાય કરે તોય પણ ટે નહીં બાબા જે હું જો બોલો અને તે ખોટી ઉપાય કરે તો પણ તળે એવો ના હોય ન હોય પરમેશ્વર નો આગ્રહ મૂકે તત્કાળ મૂકે એ મૂકે એની ઉપર છે ભગવાન કહે ને આપડે કોઈ ની છોડી ન સમજી મને છોડી દઈએ તરફ તો ભગવાન એવા રાજી થાય એટલે એનો સ્વભાવ બદલી જાય બીજા પણ અમારે વિચાર કરવો પડે અને કેશું આ કામ જરા કરી પછી ચિંધી પડે સેવાનું કામ ગમે હોય પણ ગરીક વાર રોકાય પછી આમ બોલાય લાવી આ ખાની હોય ને એ આ લોકો ને પાછું એમ થાય તો કેમ અટકે છે ન અટકે એવું થવું જોઈએ ને કામ જો આપણે ને બતાવીને એકલું બીજું કરશે પોતે ભૂલ નો ઓળખે પોતાની તો ઓળખે જ નહી અને કે મારું બરાબર કેમ નથી આવડ ગણતા મારું ગણે ક્યાંથી ભાઈ હે અને ત્રીજું લક્ષણ છે ઘરે માત્ર રહેવાય નહી અને પોતાનો અવગુણ લે અને સંત નો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાન કથા કીર્તન અને ભગવાન ના અતિ મહિમા સમજે એવું જેને વાત હોય એની બઉિયુ કરી દોડી દોડી ને કહ્યું સાધુ નું કયું કરવું એટલે તમારું કલ્યાણ લે પણ સાધુ નું કલ્યાણ કયું પાછું એ તો કઈક જોવું જ ન જોવું હા એટલે એને જ બિચારા ન દેવાય પ્રારબ્ધ યોગે કરીને કઈક વર્તવા માં ફેર પડી જાય કોઈ પણ તેનું અકલ્યાણ ના થાય શું કોઈ સંજોગે વર્તવામાં કલ્યાણ ન થાય એવું અલ્લીપા ખુબ વિચાર કરવો પડે શું કહ્યું અલિપા વચન એમનું અકલ્યાણ બોલ્યા કલ્યાણ નો થાય નથી બોલ્યા હે અકલ્યાણ થાય એ કલ્યાણ થાય એ ન બોલે બોલો એનું અકલ્યાણ નો થાય એમ કયું સ્થિતિ ન થાય કલ્યાણ થાય પછી એને કઈક એનો સુધારો જે કરવો ઘટે ને એ ભગવાન એને બુદ્ધિ આપે દી બુદ્ધિ યોગન એને બુદ્ધિ યોગ આપે તય ઉડી પાછો સુધરી જાય એટલે એ તરફ તૈયાર થઈ ગયો જો આપણે કોઈ કઈ ભૂલ કરી હોય એની કાયમ આપણી આંખમાં રાખ બોલો બોલો બોલ્યો કઈ છે એટલે આપણી આંખમાં કાદુ બેઠો ઓનો પાછો સુધરી ગયો હોય એની પાછો એવો કહેવોત મહા પાપ થાય ગયો અને બરોબરીયા ભેડા બેસે એક મત માં આવી જાય ઓલું આમ છે ઓલું આમ છે એસી એસી વરનારી આમ બધાય એટલે અનુભવ એવા નિશ્ચય વાળા ને કોઈક દિવસ વગેરે કરીને કઈક વર્તવા માં ફેર પડી જાય કોઈ પણ તેનું અકલ્યાણ ના થાય અને એવો નિશ્ચય ના હોય ગમે તેવો ત્યાગી હોય ત્યાગી નહી આજ સમજવા જેવું ગમે એવો ત્યાગી આવો નિશ્ચયું હોય તો આ બધું મેળવ અને એવો નિશ્ચય ના હોય ને તે ગમે તેવા ત્યાગી હોય તો તેના કલ્યાણમાં ફેર છે એ વચ્ચેના મતન જો આ વચ્ચે ના છે તમને બઉ સમજાવી તો અમારે વૃક્ષ અમે તો એટલું જોવા કહ્યું કે સાધુ નો અભાવ ન લેવો પેલા રહેતા કોઈ ક્રિયા કઈ દેખાય તો અભાવ ના આવે તો એ વધારે કહીએ એટલે અમારો પગ પેસારો તમારા માંથી બંધ ન થાય અમારે કામ એલા જ કરે સર પગ સંજોગો સાથે કદાચ થઈ ગયો તો એને કલ્યાણ ન થાય તો કઈ આ તો બહુ જ મુદ્દાની વાત છે પણ એ બ્રહ્મવિદ્યા ની શાળાઓ ઉઠી ગઈ આ તો કરવાની ખાતર કથા કરવાની કઈ સ્વભાવ ટાળવા હતું કથા કર્યું આ સ્વભાવ ટાળવાની વાત છે સ્વભાવ ટાળવા પડે કે નઈ ત્યાં ટાળવા ભાઈ ઓળખાણ બરાબર તો કે થાય વજન ખરે ખરું મોટી મુદ્દાનું નથી સમજવાનું હમજી આચરણ માં મુકવા જેવું અને મનુષ્ય નો દેહ વારંવાર તો આવશે નહી આજ આવ્યો છે એને ખોટો ખોય ન નાખો આપના યોગ્ય પ્રારબોગ્ય ત્યાગી ના પ્રારૂભ ના યોગ્ય કોઈ અવળો વર્તા ત્યાગી ને પ્રારૂપ ક્યાં રહે એ બધું ભક્તું છે ને આપણે ના નો આખો સંપ્રદાય રૂટી એક સરક આઈ ગયો એટલે બીજો આયલો એક ગાંડુડું આયુ એટલે બીજું આયુ ત્રીજું આયુ ઓયું કુવામાં પડ્યું ખુવા પડ્યા હંડ થઇ ગયું છે હવે સત્સંગમાં મંડળીઓ કઈ કઈ ગોખાવી રાખ્યું હોય અને ઈ આજે ગોખ્યા જ કરે એમ બેખાવે એમ અહી એમને ગોખ્યા જ કરે એમને નમદાવાદ ને વળતર લેવું એટલે અક્ષરધામમાં દેશ નો જાય વર્તાય વાળો કે તેના રસ્તા નોખા હશે ઉઠવાનું બધું પકડાઈ ગયું છે કે પાછું મંડળ થઇ ગઈ પછી આ મંડળ નાન આ મંડળના જગ્યાઓ નોખીએ છે અને આવડાય મારા વાંચ ડોડા જેવા તમામ કરે હું નાથ એક છે દાદા છે અને એને વરવાનું છે આ મારા આવડા વચવાની અને બુ ખરા મા